હોય તોય આપણો થાય આપણે દરેક ને અનુકૂળો જોઈએ ના આવ્યુંના જીવ હોય ત્યારે અનુકૂળ ના આવે ખસી જાય પ્રતિકૂળ થયું એટલે ભાગી ના મનુષ્ય બધા આપણને છેલ્લી વાત છે એવી રીતે બધી કલ્પના જ છે આ તો શું છે પારો ચડ્યો ક્યારે ખબર પડે પ્રતિકૂળમાં હોય આપડે ઘેર અને ઘેર ઠંડક થઈ ગઈ છે એવું ખબર પડે એટલે પારા સીસી તો જોઈએ ને પારસિસી વેચાતી મળે રહી બજારમાં આપડે ઘેર એકાદ હોય તો સારું ભાડે રાખીએ ના કરે ભાડા માં રાખ્યું હોય એવું ના કરે એ આપણને અપમાન કરે પણ મોડું એનું ચડેલું ના હોય એટલે આપડે બનાવતી છે તમને કોઈ વખત મળેલ જિંદગી માં મળે છે આ માજી ને નથી મળતું તમારે નથી મળતું શું કે આપડે તો છેડા કરવું બધા અવતારી અનુભવ થી ગળે ગયેલ થયેલા વૈરાગ રેતો નથી બધા અવતારો કરતા કરતા કરતા હિન્દુસ્તર માં આવે ત્યારે એવા સંજોગ બાજે બાકી ખરી રીતે તો કશું છે નહી જોવા જાય તો સંજોગ અને શુદ્ધાર્થમાં બે જૂ ના અનુકૂળ તો આપણે કઈ હેરાન ના કરે પ્રતિકૂળ એટલા જ હેરાન કરે એટલા સંયોગો આપણે સાચવી લેવાનું છે અને પાછા વિયોગી સ્વભાવી સભાવ ના હોય તો પચી ત્રીસ વર્ષ રહે તો આપડે શું કરીએ છ કલાક બાર કલાક લોક કે છે કે દુઃખી કેમ છે નહીં હંભારી દુઃખો થાય ગયા પછી તો હવે જવા દે નહી ગયો બીજું નાટેક કર વાત નથી દાજો હવે આ તારું ઠંડી દવા મુકે છે મટવાની તૈયારી થઈ તારે ઉઠે આવે જુઓ દાજો જુઓ દાજો એથી ઉઠી ગયો એટલે આપડે મહાવીરે સર્વારે સરવાયું કાઢ્યું ને કે સાસુ નાન દંચન મેરા બાવા સવે સંજોગ લખણા મીઠા સંજોગ નથી કરતા ને પણ મીઠા સંજોગ તમને વાપરતા નથી આવડતા મીઠા તમે વેદો છો શું થાય છે એટલે તમે હજુ પહેલાની આદત નથી વેદે છે આત્મા વેદતો જ નથી આત્મા જાણે જ કરે છે આપણે જાણવું જોઈએ એટલે એક શબ્દ બઉ સરસ લખેલા બધા સૌ સંયોગ માં બિલાવી જાણે તે બાજુ મધુરો શું સહયોગ ને ફેરી શીર થઈ ગયો ફેર આવી રે શીખવાડ્યું એમના શિષ્યો ને બહાર જાય ને લોકો એકાદ લાકડી બાકડી મારી દે બધી જાતના લો ને ભગવાન શું કે લાકડી મારી એટલું જ છે ને હાથ ભાગી નાખ્યો નથી ને ટાક ના તક ભાઈ છે હાથ નથી ભાગી નાખ્યું એ જ એટલો લાભ માનજો લાભા લાભ દેખાડી નાખ્યો છે જીવતો જ છું ને આખે દેખાય છે આવ્યું આ રીતે ચાલ્યા ભગવાન આવી રીતે શીખવાડ્યું ગયું તેને શું ગયું તેને રડી જ નહીં તો એ ખરો છે ને રાત તો ખોટી નથી